ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લોલ નકશિક પ્રેમ સખી નાથ રહો ઉર મીરે લો વંદો સહજાન રસ્ૂપ મનો આધાર પાર કોઈ નહે જેને શેષ સહસ્ર મુખ ગાયગમ व भजे तेलो जैहअक्षर ब्रह्म आधार पार कोई नव लहेरे लोल जेने शेष सहस्र मुख गाय निगम नेति कहेल आ त्रण कड़ी एक साथ आपने समझवा कोशिश करिए चालाहदिक देव भजे ती का ग्रवचन में आपने साबड़ी भाव ब्रह्मादिक देवताओं नारायण तत्व एम भेद भव एट शिवजी महादेव ब्रह्मा वगैरह देवो नारायण ना सेवक है भगवान रामचंद्र जी भगवान श्री कृष्ण भगवान स्वामी स्वामीनारायण यारायण शिव ब्रह्मादिक देवताओं तो एम सेवक है आ चौदह लोक ब्रह्मांड न करें अनेारायण की उपासना करे भगवान रामचंद्र जी एवक शिव ब्रह्मादिक देवताओं करे ये अपने सुंदरकांड में तुलसीदास जीए जे लख्य आप रवण शिव उपासको हनुमान जीए लक्ष्मण जीए ब कहेलूजू के ते कोई बचा नहीं सके खरेखर रवण ने बचा न शक्या रामने हाथी एमन मोक्ष थो हमें कृष्ण अवतार में भगवान श्री कृष्ण एम प्रसंगो एक बे जो द्रौपदी नो स्वयंवर थो पांच पांडवोंमना पति थे स्वयंवर वक्त थी ज द्रौपदी पर जयद्रथ न मन लगेलुत एम पांडवों वनवास थो पांडव वन में एकला है तेरे जयद्रथ द्रौपदी ने लई जवाड़ पड़ो छुपाय एक बार द्रौपदी जल भरवा सरोवर में जाए હી અર્જુન યુધિષ્ઠિર વગેરે ભાઈઓ તો એ વખતે એકલી દ્રૌપદી જળ ભરવા આવી ત્યારે જયદ્રથ એને ઉઠાવીને ભાગ્યો એટલે દ્રૌપદી ચીચા ચીસ પાડી બચાવો બચાવો એટલે સૌથી પેલા તો ભીમ ચકોર એટલે એમણે તરત સાંભળી લીધું કે આ કોઈ દ્રૌપદી ને ઉપાડે છે બીજા ભાઈઓ દોડીને પાછળ આવ્યા એ પેલા તો ભીમ પોચી ગયો જોયું ત્યાં જયદ્રથ હતો જયદ્રથ મોતિયા મરી ગયા ભીમને જોયું એટલે ભીમને થયું આને મારી જ નાખો અને આમે સ્ત્રીને ઉપાડી જતો હોય અને મારવામાં દોષ નહી એવું ક્યાંક ક્યાંક કીધેલું છે ન કીધું હોય તો ભીમને કઈ આડુ આવે નહી પણ ત્યાં યુધિષ્ઠિર મહારાજ બધા આવી ગયા એટલે એમણે ના પાડી કે તું ભૈયા એને મારતો નહિ ભીમ કે આને મુકાય જ નહીં યુધિષ્ઠિર કહે એ તેમ તોય એ આપણો સંબંધી છે મને આછું આછું યાદ છે કે લગભગ જહિદરત છે ને દ્રૌપદી પોતાની તલવાર થી એના અર્ધા વાળ મૂંડી નાખ્યા અને એક બાજુ મૂછ કાઢી નાખી આવો વિરૂપ કરી અને પછી એક બે મુકા માર્યા હોય તોય ભીમના મુકા અને અપમાન કર્યું અને પછી કૂતરાને હડસેલીને કાઢે એવી રીતે જયદ્રથને ભીમે છોડી દીધો આમ તો એને ગુણ લેવો જોઈએ કે મને જીવતદાન આપ્યું આટલું કર્યું તો શાસ્ત્રની રૂએ તો મારી જ નાખે તોય દોષ નથી કારણ કે અગ્નિ લગાડનાર ઝેર આપનાર હથિયાર લઈને મારવા આવનાર સ્ત્રીનું અપહરણ કરનાર આ બધાને વધ કરવો એવું એ જ માને હશે અત્યારે તો અહીંયા કસાબની સાચવીએ છીએ તો એટલે ગુણ લેવો જોઈએ પણ જયદ્રથ ને ઉલટાનો બહુ જ ક્રોધ ચડ્યો કેટલી અવળી બુદ્ધિ કહેવાય ને સીધો ઘરે ના ગયો જંગલમાં ગયો ભયંકર શિવજી ઉપર તપ કર્યું મરણિયા થઈને શિવજી પ્રસન્ન થયા માગો માગો શું જોયે છે ભક્ત રાજયદ્રથે કહ્યું મહારાજ મારે હાથે પાંચે પાંડવો નું મોત થાય એ વરદાન આપો શિવ ત્રણ ડગલા પાછા પડી ગયા વરદાન હું ના દઈ શકું એના રક્ષણમાં તો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે અમારાથી કશું થાય જ નહીં એને આ વરદાન અમે કઈ રીતે આપી શકીએ છીએ ભેદ પડી ગયો એના રક્ષણ માં શ્રીકૃષ્ણ ભગવાન છે અમે અમે દેવતાઓ શું કરી શકીએ અમે તો ભગવાન નારાયણના કૃષ્ણના દાસ છે પણ કે મારે તો એ જ જોઈએ છે મારું આવી રીતે અપમાન થયું ને આ થયું ને તે થયું શિવજી કઈ બોલ્યા નહીં પણ એમ કહ્યું જોઈએ એટલું થઈ શકે એક દિવસ પૂરતા યુદ્ધના મેદાનમાં જયારે તમે ભેડા થાઓ ત્યારે અર્જુન સિવાય ચાર જણા ને તું એક દિવસ પૂરતા યુદ્ધમાં થોડા ધારે ત્યાં અડસેલી શકે રોકી શકે બસ આટલું આપી શકું અર્જુન ને તો નહીં જ એની રથની ધૂસરી ઉપર તો શ્રી કૃષ્ણ નારાયણ બેઠા છે એટલે એમાં તો અમારું કોઈનું ચાલશે નહીં બ્રહ્માંડમાં તું કોઈની પાસે માગીશ તોય કોઈ નહી આપે આ ઉપાસના તત્વ છે ને એ આ સમજવા જેવી વાત અને જે કથાકારો હોય હવે એને સ્પષ્ટતા ન હોય તો એ ઉપાસનાની આપણને શું વાતો શીખવે જ્ઞાન માર્ગ છે ને એમાં તો જ્ઞાનીઓને અહમ બ્રહ્માસ્મી બ્રહ્મરૂપ પોતાના આત્માનું ભાન કરવાની વાત છે એમાં તો એ કોઈ પણ તત્વને એ રીતે અવલંબન તરીકે લે ને પછી છોડી દે તેને કોઈ વાંધો નથી કારણ કે દેહ મૂક્યા પછી તેણે સર્વત્ર વ્યાપક એવું નિરાકાર અક્ષર બ્રહ્મ એમાં લીન થઈ જવાનું છે પછી તો એને કોઈ રસાનુભૂતિનો પ્રશ્ન નથી જેમ આપણે સુસુપ્તિમાં લીન થઈ જઈએ છીએ એવી રીતે બ્રહ્મ સુસુપ્તિમાં લીન થાય છે નિરાકાર ઉપાસના કરનારા જ્યારે ભગવાનના ભક્ત છે એ તો ભગવાનની જેવી ઉપાસના કરી છે એવા એમને પામે છે એવા એમના લોકમાં વસે છે એવી ભગવાનની સાથે એની રસની અનુભૂતિ લીલાઓ એનો આનંદ માણે છે એટલે જ્ઞાનીઓને કંઈ બહુ ફરક ના પડે એટલે એ કહેતા હોય છે કે ગમે તેનો આધાર લ્યો એમાં કોઈ ફરક પડતો નથી કારણ કે એને સામે નથી જોવાનું એને આત્મદર્શન કરવાનું છે આત્માની એકતા કરવાની એટલે જ્ઞાનીઓનો તમે સાથ લેવા જાઓ તો આપણી આ વાત સમજાય નહીં કારણ કે એને તો બ્રહ્મ સુસુપ્તિમાં લીન થવું પછી તો કંઈ છે નહીં અને અહીંયા તો ગોલોકમાં હોય તો એને કૃષ્ણની સાથે રાસ લીલા છે ભગવાન રામચંદ્રજી હોય એમની એ પ્રમાણે રસાનુભૂતિ છે ભગવાન સ્વામિનારાયણ એ રીતની છે એટલે જ્ઞાનીઓની આ વાત સમજમાં ના આવે એટલે એવાની સાથે કોઈ માથાકૂટ કરવાની વાત નથી પણ તુલસીદાસજી વગેરે તો ભક્ત પુરુષો છે જ્ઞાનીઓ નથી ને એટલે ये जे लखे ये स्पष्ट लखे हाँचरित मनस मैं शंकर निवेदनों हे न्याग आम क्योंकि लिखे कहना पड़े शिवजी बोलता ज्ञान मार्ग थी बोले ए बढ़ समझे जय भगवान स्वयं राम जय बात करता हो तारी भगवान मूर्ति स्वरूप रूप नहिमा कर सगुन उपासक एम कही भगवान रामचंद्र जी बात कराकार सगुन स्वरूप उपासना करे ये बहु प्रियम राम पर बात करें खरेखर पी ए रीते वरदान आप महाभारत युद्ध थी અને અભિમન્યુનો જે સાત કોઠાના યુદ્ધની વાત છે એ વખતે પછી યુક્તિપૂર્વક અર્જુનને લલકારીને યુદ્ધના બહુ દૂર દૂર સુધી લઈ જવામાં આવ્યા અને અહીંયા આ ચક્રવ્યુહમાં એકલો જયદ્રથ આ ચારેય ભાઈઓને રોકી દે છે અને અભિમન્યુના સહાયમાં કોઈ આવી ના શક્યા નિર્ણય એવો હતો કે અભિમન્યુ ચાલે એની પાછળ આપણે ચારેય ચાલવું એટલે એ બધાને પહોંચી વળાય પણ આ એકલો થઈ ગયો જયદ્રથે ચારેને રોકી દીધા અને અભિમન્યુ નું મૃત્યુ થયું એ કથા તમે જાણો છો અને પછી તો અર્જુન આવ્યા ને આ બધું જાણ્યું અને આ કપટ જાણ્યું પછી એને પ્રતિજ્ઞા કરી કે હું જયદ્રથને કાલ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં ન મારું તો અગ્નિમાં પ્રવેશ કરી જાઉં આવી બધી પછી એ કથા અલગ છે બહુ મજાની છે कहानी बात है कि जयदरथ ने पण अर्जुने मरिया शिवजी पांच पांडव मौत ना कोई वरदान आप सकता नहीं मतलब स्पष्ट है कि बहुब्रह्मादिक देवताओ नारायण न सेवक है बीजी एक कथा बाूर नाम ते कथा सांभी से बाणासूर ने भागवत मीकर दीक उषा है युवान थे राजमहल मे राणीवास मदा मा युवान वही एक पुरुष स्वप्न में आए मन वरी जाए चे। रोजे पुरुष स्वप्न में आए એ એની બેનપણી ચિત્રલેખા વગેરે વાત કરે કે મને આવો પુરુષ સ્વપ્નમાં આવે છે આ કોણ છે હવે એ તો સ્વપ્નમાં હોય એ કેમ ખબર પડે કઈ ત્યારે કઈ સ્લાઇડ તો હોય નઈ એની આમ કેમ બતાવવું એટલે સાહેલીઓ પૂછે ભાઈ તને સ્વપ્નમાં આવે છે કોણ છે કેવો છે કેમ ખબર પડે પણ એની એક સાહેલી બેનપણી એ હતી ચિત્રલેખા એવું કહેવાય છે એને થોડા વર્ણન ઉપરથી ચિત્ર દોર્યું કે આવો છે તો હા બસ આવો છે તો તપાસ કરી આ કોણ છે આવો કે જે આને મનથી વરી ચૂકી છે તો એ મહિલાઓ કેટલી પાવરફુલ છે કોઈને એના બાપ ખબર ના પડવા દીદી એવી રીતે છુપી રીતે તપાસ કરીને ખોલી કાઢ્યો કે આ છોકરો કોણ છે અને એ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન એનો દીકરો અનિરુદ્ધ હતો આટલી જાસુસી થઈ ગઈ તોય દ્વારિકામાં કોઈને ખબર પડવા નહીતા જ જોતો અને એમની બેનપણી ચિત્રલેખા વગેરે અનિરુદ્ધનું અપહરણ દ્વારિકામાંથી કરી લીધું તોય કોઈને યાદવોને કે કોઈને ખબર ના પડી કે અનિરુદ્ધ ક્યાં ગયા ખાટલા સહિત ઉપાડી ગયા રાતે શું જોઈ રહ્યા છો અને ઉષા ના રાજમહેલ માં અનિરુદ્ધ ને કે પૂરી દીધા અને ગાંધર કરીને અનિરુદ્ધ તો અહિયાં બીજે દિવસે ખબર પડી કે અનિરુદ્ધ ગુમ અખબારમાં હેડલાઈન આવી દ્વારિકામાંથી અનિરુદ્ધ નું અપહરણ થઈ ગયું છે ક્યાંય ગયા પત્તો લગાવો ક્યાંય કેટલાય ખોળે પણ ક્યાંય મળે નહી તમે નહીં માનો ચાર મહિના નીકળી ગયા તો કોઈને પત્તો લાગ્યો અનિરુદ્ધ ક્યાં છે નારાયણ નારાયણ નારાયણ કરતા અને નારદજી ને પછી કીધું કે તમે ત્રિલોક ફરો છો તો આ શું છે તો એજ તો કેવા આવ્યો છું એ જ તો કહેવા આવ્યો છું તમારો અનિરુદ્ધ પૌત્ર શોખપુરમાં બાણાસર ના જનાનખાનામાં કેદ છે ત્યાં તો યાદવો ખાંડા ખાવા માંડ્યા મારી નાખ્યા તોડી નાખ્યા નારજજી કે હવે ચાલો પણ પછી યાદવી સેના તૈયાર થઈ બધા યુદ્ધે ચડ્યા લાવ લશ્કર લઈને પહોંચ્યા યાદવ આવે દળ કટક મૂકે ખીજના માર્યા અને આવી રીતે ઉપાડી જાય છોકરાને હવે અહિયાં શું હતું પેલો બાણસુર હતો ને ય શિવભક્ત શિવભક્ત કેવા શિવઠા હો બઉ લોઠા રાવણ એટલે આખો કૈલા જૂઠો કરે મજબૂત બઉ લોકો અને લગભગ મહાદેવ બધા અસુરો દાનો ને સાચવે ભોળિયા ભગવાન ભૂત નહી સાચવે પ્રેત નહીં સાચવે અસુરો નહીં સાચવે દેવો નહીં સાચવે કૈલાસમાં કંટાળે તો દેવતા કરી આવે શિવજી ભલા ભોળા તે બાણાસુરે ખૂબ તપશ્ચર્યા કરી તે શિવજી પ્રસન્ન થયા તે હજાર હાથ માગ્યા હતા હજાર હાથ એટલે હવે આ તો મોટો દાંડર કેવાય હજાર હાથ આપણને તો બીજા દિવસે કંટાળી જાય ઓછી માથાકુટ થાય નઈ ત્યાં હજાર હાથ પણ એવું લાગે કે હજાર બાહુઓની શક્તિ એને ભગવાને શંકરે આપી છે અથવા તો સંકલ્પ કરે ત્યારે ફૂટતા જ હશે રામ જાણે આપણને ખબર નથી પણ હજાર હાથ બાણાસુર અને પછી હજાર હાથથી એ બિન બજાવતો અને શિવ સ્તુતિ કરે તપશ્ચર્યા કરે વળી પાછા શિવજી પ્રસન્ન થયા માઘ માગ તારે શું જોયે છે તો કે મારા તમે જ મારા નગરના રક્ષક થઈ જાઓ માગ એટલે આપવું પડે એટલે એની નગરીના રક્ષક શિવ એના રક્ષક નગરીના રક્ષક શિવ અખંડ રક્ષા કરે અને એમાં યુદ્ધ આવ્યું એટલે શિવજી અમે આવવું જ પડે બાણાસુર એ આવ્યો સામે વટ નો સવાલ કોઈ ને દે નહિ અને ભયંકર યુદ્ધ જાય શિવજી પણ સામે ભગવાન શ્રી કૃષ્ણ છે અહીં સામે બાણાસૂર પણ એમ વર્ણન છે હજાર હાથ થી આમ એ પાંચસો સેઠ એક ધનુષ ના ચડાવે બોલો બબી હાથ બે હાથ થી એક ધનુષ એવું પાંચસો સેઠ આપડે તો આવું આવું આવું જાનવર જોયું હોય તો ક્યાં સુધી ચલાવવું પછી ભગવાને બાણ ચડાવી અને જેમ બાજરો પાક્યો હોય દાંડર વાઢવા માંડે એમ એને હજાર હાથ ભગવાન કાપવા માંડ્યા બોલો બોલો બાણાસુર વારે વારે મા સામે જોવે મહાદેવજી શું કરે સામે શ્રી કૃષ્ણ નારાયણ કાપતા કાપતા ચાર હાથ રહ્યા બે આ બાજુ ત્યારે મહાદેવજી દોડી પછી આગળ આવી ગયા અને ભાગવત માં સ્તુતિ છે એ કે મહારાજ દયા રાખો ગમે તેમ તો મેં અભય આપ્યો છે અમે જેમ તમારા ભક્ત છીએ એમ એ મારો ભક્ત છે મારો સેવક છે હું એની રક્ષામાં છું અને મારા ખાતર પણ એને તમે છોડી દે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા કે તમારું રાખ્યું બસ હવે એના ચાર હાથ રેવા દઈશ આમ તો એ બે કાપી નાખવા તા બે જ રાખવા પણ હવે તમે કહ્યું તો ભલે રહ્યા ભલે ઐશ્વર્ય ભોગવે આવી રીતે ભગવાનની સ્તુતિ કરીને મહાદેવજીએ પછી એને બચાવી લીધો નહીં બચવાનો હતો એટલે શિવ બ્રહ્માદિક त्व आग कहीं चालत एना सेवक है आ सीधी बात नहीं चालत कही कहता सेवक भगवान नारायण नारायण तत्व हमें भगवान स्वामी नारायण एम वक्त શ્રીજી મહારાજનું પહેલું ચરિત્ર તમે જાણો છો કે વનમાં વિચરણ કરતા હતા ત્યારે ફરતા ફરતા રામેશ્વરથી આગળ ચાલ્યા ત્યારે ભૂતપુરી જવા નીકળ્યા અત્યારે ભૂતપુરીને પેરુંબુદુર કહેવામાં આવે છે એ ભૂતપુરી એ શિવની નગરી કહેવાય પણ નીલકંઠ વર્ણિ રૂપે શ્રીજી મહારાજ છે તપસ્વીનો વેશ છે એક ખાલી કોપીના આચ્છાદન વાળ્યું છે મૃગ છાલ ખભા ઉપર છે मस्तक पर जटा तपस्वी ना शरीर एकदम खुश है घोर जंगल जाड़ी अने भूतपुरी तरफ नीक्या दिशा बाधी ने चालता रस्ताओं तो कहीं जी जंगल में चाल मैं चार दिवस चार रात क्या फल फूल के जल मिल नहीं केव जंगल हे स्ना जल मे नहीं तो पीवात क्या કોઈ ફળ ફૂલ નહીં અને નીલકંઠ વર્ણિ મારા તમારા જીવાના કલ્યાણ માટે ચાર દિવસ સુધી રાત પડે તો થોડો આરામ કરે પછી પાછા ચાલતા થઈ જાય એમ ભૂખ્યા તરસ્યા ચાર ચાર દિવસ ચાલ્યા ત્યારે ભૂતપૂરી નજીક આવવાની થયો છે ત્યારે એક વાવ દેખાય ત્યાં આવ્યા બેઠા સ્નાન કર્યું શાલીગ્રામને સ્નાન કરાવ્યું શાલીગ્રામને જળ ધરાવ્યું અને પછી નીલકં વર્ણિની આ મુદ્રા એટલે આમ પગ ઉપર પગ ચડાવી અને આમ ધ્યાન બેઠા છે સામે શાલી છે કટોરીમાં પધરાવેલા છે આવી મૂર્તિ મસ્તક ઉપર અંબોડો બાંધેલો વાળમાં ધ્યાન મુદ્રામાં કૃષ્ણ શરીર બેઠા છે એ વખતે શિવની નગરી છે ને શિવ પાર્વતીજી કાપડી વેશમાં એટલે સાધુઓના વેશમાં એટલે ભગવી એક કફની છેક ચરણ સુધી લાંબી અલ્ફી ડગલો મોટો રુદ્રા એ પેરેલો કંઠમાં રુદ્રાક્ષની માળાઓ મસ્તક ઉપર જટા બાંધેલી એમાં રુદ્રાક્ષ મીંટાળેલા ત્રિશુળ કે સર્પ કે ડમરું એવું કશું નહોતું અને સાથે એવા જ ભગવા વેશમાં પાર્વતીજી આવા વેશમાં ત્યાં સામે આવી હાથ જોડીને ઉભા રહ્યા અને પાર્વતીજીના હાથમાં વૃક્ષના પત્તામાં સાથવો હતો સાથવો એટલે ઘઉં વગેરે ધાન્યને શેકી નાખે અને પછી એમાં કરકરો દળી નાખે ભાખરીનો લોટ હોય એવો અને થોડું નમક નાખી દે સોલ્ટ પછી જ્યારે જમવું હોય ત્યારે એમાં થોડું પાણી મિલાવી અને પી જાય આ ભોજન એ સાથવો કહેવાય એ સાથવો લઈને આવ્યા પણ નીલકંઠ વર્ણિ નેત્ર બંધ પણ આ કૃષ્ણ શરીર અને આવી તપસ્વીના વેશમાં અત્યંત તપ અને દુઃખ ભોગવ્યા શિવ અને પાર્વતીજી બંનેની આંખમાં આંસુઓની ધારા થઈ ગઈ દર્શન કરે છે ઓહો હો પોતાના સેવકો ભક્તો કે જીવોને માટે નારાયણ પુરુષોત્તમ નારાયણ આટલું કષ્ટ સહન કરે છે બંનેના આંખમાં આંસુઓ સમાતા નથી ધીમેકથી મહારાજે નેત્ર ખોલ્યા ત્યાં સામે આ સાધુઓના વેશમાં આવી રીતે જોયા અને આદર આપ્યો એટલે એમણે ભોજન આપ્યું જો તમે નૈવેદ્ય અર્પણ કરી શાલિગ્રામને જમો તો સહજાનંદ સ્વામી એટલે નીલકંઠ વર્ણિએ એમ કહ્યું કે આવા ઘોર વનમાં આવા દયાળુ તમે કોણ છો હવે આ તો સર્વાંતરિયામી છે છતાંય પૂછે છે કે આવા અમારી સુદ્ધ લેનારા આવા દયાળુ તમે કોણ છો નેત્રમાં આંસુ સાથે શિવ પાર્વતીજીએ એ જ વેશમાં એમ કહ્યું કે અમે અમારો પરિચય આપશું પણ પહેલાં તમે ભૂખ્યા છો તો તમે જમો ધીરે રહીને જળ પછી અમે અમારો પરિચય આપશું ફક્ત ચિંતામણીમાં બહુ સરસ નિષ્ફળાનંદ સામે લખે છે ધીરેથી જળ જમો પછી અમે કહેશું એટલે નૈવેદ્ય ધરાવ્યું શાલીગ્રામને અને મહારાજજીમાં અને ઝડપી દઉં એ વખતે પછી પૂછ્યું કે કોણ છો આપ એટલે શિવજી બોલ્યા કે પ્રભુ તમે જાણો જ છો અમે કોણ છે એ તમારાથી કશું અજાણું નથી એટલે નીલકંઠ વર્ણિ થોડું હસ્યા હસ્યા એટલે શિવ તો પામી જાય એટલે તુરંત જ શિવ અને પાર્વતીના વેશમાં પ્રગટ થાય એને મહારાજે નીલકંઠ વરણી આજ જોયા કહો આ તો સદાશિવ કૈલાસ વાસી આપ છો પછી શિવ કઈ બોલ્યા નહીં કે માનવ લીલા કરવી છે તો હવે આપણે કઈ બોલવું નથી પણ આંખમાં આ છે ફરીથી કહ્યું કે પ્રભુ તમે અનંતના ઉદ્ધાર કરવા નીકળ્યા છો આટલું તપ કરો છો આ પ્રદેશમાં કઈ બધું મળે ન મળે એવું જ છે आप राज्य थी जो सेवा आपो तो आप प्रदेश में ज्यादी ते विचरो आप विचरो त्यादी अमे आपने भोजन व्यवस्था करवती अदृश्य थी गया आव कई सजानंद स्वामी नारायण तत्व शिव ब्रह्मा देव तत्व પછી ઘણા વર્ષો પછી સત્સંગમાં આવ્યા રહ્યા પછી કચ્છ ભુજમાં કેરા ગામ કેરા કહેવાય ને ત્યાં સદાબા કરીને બહુ સારા મુક્ત ભક્ત ત્યાં મહારાજ ક્યારેક ક્યારેક પધારતા સદાબાની ભક્તિને લીધે તો એ કેરામાં ફૂલેશ્વર મહાદેવ છે એ આખો પ્રસંગ તો હું કહું કારણ આ બધામાં મારે થોડું ટૂંકું ટૂંકું જ કહેવાનું છે આ બધા પ્રસંગોની જે સાકળ છે એ મને આનંદ આવે છે તમને જેટલો આવે એટલો લેજો ચરિત્ર ના છે અને તત્વની ઓળખની ઓળખ છે આ વાતો અમુક તમને સાદી લાગે પણ ઘણાને ગુંચવાડ હોય ને એવા ઘણાને ક્લિયર કટ થઈ જતું હોય છે હા તો ફુલેશ્વર મહાદેવ છે ત્યાં મહારાજ દર્શને આવ્યા રીતે તેમજ કેવાય દર્શને આવ્યા પાર્વતીજી કાર્તિક સ્વામી ગણેશજી બધા બહાર આવ્યા આખો પરિવાર શિવ પરિવાર આવ્યો બહાર સાથે હરિભક્તો એ બધા જોઈ રહ્યા બધા દર્શન થયા પેલા આ તો બહાર કરી હા એ સમજવા સમજવાનું જરા કરી છે શું છે શિવ પાર્વતી કેવું હશે બધા ડેરામાંથી એક પછી ગામ બહાર આવ્યો બધા અને શિવજ તો એટલા ભાવ વિભોર થઈ ગયા દંડ પત મીડા કરવા સજાનંદ સ્વામી શ્રીજી મહારાજ અને મહારાજ કે રાખો રાખો ભોલાનાથ રાખો રાખો અરે મહારાજ આવો લાભ મુકાય મહીંડા દંડવત કરવા ત્યાં તો એ ગણપતિએ કેવા લાગતા ગણપતિ ગણપતિને કાર્તિક સ્વામી બધા મીંડા દંડવત કરવા પાર્વતીજી પંચાંગ પ્રણામ કર્યા અને સામગ્રીઓ પૂજાની લાવી લાવીને મીંડા આપવા મહાદેવજી મહારાજનું ફૂલહાર પુષ્પ ચંદનથી બધાએ પૂજન કર્યું આ છોકરાઓ પાસે પૂજન કરાવ્યું ગણપતિ બાપા પૂજન કરતા હશે કાર્તિક સ્વામી પૂજન કર્યુંશળ અંતર ખબર અંતર પૂછવાની વાતો ચાલે શિવજી નું મહારાજ પૂછે મહારાજ શિવજી નું પૂછે હરિભક્તો બધા બેઠા જો આવું આવી રીતે મજા પડી જાય સાવ નવીન લાગે ને હે હરિભક્તો તો વિસ્મિત ભાવે આમ જોયા જ કરે આમ બધું હા એ બધી વાતો ચાલી એમાં બે પાંચ વાતો છે એમાં એક વાત શિવજી વાતો કેતા કેતા થોડા ઢીલા પડી ગયા અને એમ કહ્યું કે મહારાજ મને હજી પણ થોડોક અપરાધ ભાવ છે મહારાજ કે વળી શું છે તો કે એ વખતે બ્રહ્માજી જયારે સરસ્વતીમાં મોહ પામ્યા અને સરસ્વતી એમની દીકરી થાય એમની પાછળ પડ્યા એટલે ઘણા ઋષિ રોક્યા એમના દીકરાઓ હતા ઠીક થતું આ પિતા છો અને આ ઠીક નથી થતું પણ હવે બ્રહ્માજી એટલા બધા મોહિત હતા એટલે એ કઈ જલ્દી સાંભળવા તૈયાર ન તમે નહીં માનો પણ એ બ્રહ્માજીને પાંચ મુખ હતા એમાંના એક મુખેથી આ છોકરાઓ રોકવા માંડ્યા ઋષિઓ રોકવા માંડ્યા સરસ્વતી ની પાછળ દોડતા તેમાં એ બ્રહ્માજીને મોહમાં ખબર ના રહી તો રોકતા તા એના ઉપર ગુસ્સે ભરાયા અને પાંચમું એક મુખ હતું એનાથી ગાળો દેવા માંડ્યા આ બધા છોકરાઓને આ બધા જે રોકે એને બધા બેફામ ગાળો દીધો હવે આ બધી ધમાલ બોલે એટલે સહેજે શિવજી પણ ત્યાં હાજર થયા હતા કે આ શું બોલે તું તું બી હમ એટલે શિવજી ત્યાં આવ્યા છે પણ બધી ગાળો બોલે શિવજી તો પછી આમ ભોળા પણ પાછા તમે ઘણી જોયું છે ને ભોળા હોય અને ક્રોધે જલ્દી ચડી જાય એટલે એવી મને કે પ્રભુ એટલો ક્રોધ ચડ્યો કે આ ગાળા બોલે બધાનો બાપ થઈ અને આવી રીતે અને બધાની હાજરીમાં અને ખોટે માર્ગે છે છતાં ગાળું બોલે છે મેં મારા જે ત્રીસું ઠોક્યું ને એ પાંચમું માથું કાપી નાખ્યું ગાળું બોલતો હતો ને એ માથું કાપી નાખ્યું એટલે બ્રહ્માને ચાર ગયા એક મેં ઉડાડી દીધું એટલે ગાળું બોલતી બંધ થઈ હાલ પણ મને એ હજી એમ થાય છે કે મારે ધીરજ રાખવાની જરૂર હતી ગમે તેમ તો બ્રહ્મા છે મેં એનું મસ્તક કાપ્યું એ મને લાગે છે મેં ઠીક કર્યું નથી એ હજી મને આમો એલો ગિલ્ટીનેસ થાય છે કે મેં આ બ્રહ્માનું માથું કાપી નાખ્યું એટલે શ્રીજી મહારાજે કીધું મહાદેવ હવે ભૂલી જાઓ પણ મહારાજ મને ક્યારેક ક્યારેક સાંભળે છે ને તો મને ઉદાસી આવી જાય છે કે મેં અપરાધ કર્યો છું શ્રીજી મહારાજે કહ્યું મહાદેવ ને ભોલેનાથ આજથી તમારો અપરાધ માફ છે જાઓ ભૂલી જાઓ એ ગુના તમારો માફ શિવજી પ્રસન્ન થયા વાહ પ્રભુ આજ મને પરમ શાંતિ થઈ આવી સરસ ત્યાં ફુલેશ્વર મહાદેવ ની જગ્યામાં આ ઘટના બની પછી શ્રીજી મહારાજ નારદીપુર તીતા ભગતનું ત્યાં પધારેલા તો ત્યાં મહાદેવજી આવ્યા શિવજી મહારાજ એકલા જ એટલે જ્યાં સુતા હશે ત્યાં આવ્યા હશે મહારાજે કહ્યું કે શું મહાદેવ પધાર્યા કે મહારાજ આજ્ઞા લેવા આવ્યો છું શેની આજ્ઞા જોઈ મારે થોડી સાફસુફ કરવું છે પૃથ્વી ઉપર થોડી સાફસુફ કરવું છે એટલે મારે કાળ પાડવો છે ભયંકર એટલે ઉપાડી લેવા જ કેટલાય પણ પુરુષોત્તમ નારાયણ અને હું નિર્ણય કરી નાખું ઠીક નથી આપ આજ્ઞા આપો ને આપની રજા લઈ લો એટલે હું એટલે રજા લેવા આવ્યો છું મહારાજ કે પણ મહાદેવજી તમે વિચાર કર્યો છે આ સૂકા ભેળું લીલુય બળી જાય તમને ઘણા લોકો ના સાફ કરવા છે એ સાચું પણ એની સાથે બિચારા નિર્દોષ એ તો થાય પણ ભૂકો તો કાઢવો તો છે જ એવું મેં નક્કી કર્યું છે મને થોડો શિવજી કે છો મને થોડો ક્રોધ તો ચડી જ ગયો હતો અને થોડો ભારે વધી ગયો છે હવે એ ભાર શબ્દ કઈ રીત માં એ બધું સમજાવવું તમને કઠણ છે પણ હવે જવા એટલે મારે એ કાઢવું તો છે જ અને એ ક્રોધમાં મારો થોડો ક્રોધ એટલે વધી ગયો મહારાજ આપણા કરીને આવ્યા અને આપના બધા સંતો મહારાજ આપણા નિષ્કામ ભાવે આપને રાજી કરવા અનેક લોકોના ઉદ્ધાર માટે ફરે અને એને દુષ્ટ લોકો જે મારે ત્રાસ આપે એટલે હવે મારે એવા એવાના બધા વીણી જ લેવા છે મને બસ રાજી થઈને આજ્ઞા આપો મહારાજ કે પણ અમારા હરિભક્તો દુઃખી થઈ જાય ને દેશ દેશાવાર માં બધે અમારા હરિભક્તો છે તો એનું શું મહારાજ એની મને ચિંતા નથી એટલે જ હું આપની આજ્ઞા માગવા આવ્યો છું એની રક્ષામાં તો તમે બેઠા જ છો એની રક્ષામાં તો તમે છો એટલે કોઈ સત્સંગે આપના આશ્રિતોને કશું જ થવાનું નથી જે થવાનું છે એ બધાનો બીજાનો ભૂકો બોલવાનો છે એની આરે થોડા સુકા ભેડું લીલું બળે બળે પણ આપના આશ્રિતો જે છે એને તો આપ રક્ષામાં બેઠા છો એટલે મારે એની કોઈ ચિંતા નથી અરે મહારાજ મૌન રહ્યા અને મૌન છે એ પણ સંમતિ છે હમ બસ અને પછી દુષ્કાળ પાડ્યો એ ઓગણોતેરો કાળ સંવત અઢારસો ને ઓગણો સિત્તેર એ ઓગણોતેરો કાળ એક ઉણો સિત્તેરમાં એક ઉણો એટલે ઓગણોતેરો ઓગણો સિત્તેર ભયંકર કાળ પીડ્યો ને એનું વર્ણન ક્યારેક આપણે સાંભળીએ ને તોય રૂવાડા ઉભા થઈ જાય એવો કાળ પીડ્યો શ્રીજી મહારાજ એ વખતે પછી કેસ વધાર્યા તપસ્વીનો વેશ રાખ્યો નાની પોતળી પહેરતા અને એક ખેસ વઢતા છુપા રહેતા અને ગુપ્ત વેશમાં બધા સત્સંગીઓના ખબર અંતર પૂછતા કેટલાય ને અન્નદાન પણ કરાવતા એ બધું છુપામાં કરતા આવું બધું છે લીલાઓ ગણી તો શિવજી આજ્ઞા માગી અને પછી કાળ પાડ્યો બહુ મધુર કથા છે આ શિવ સમજે છે કે અમે કોણ છીએ ને આ કોણ છીએ પછી તો ઘણા એવા પ્રસંગો છે બધા દરબારો બેઠેલા બધા કાઠી દરબારો તો શિવનો એ વ્યસ જોઈ ને દાંત કાઢવા સુરા બાપુ બેઠેલા અરે ભણ્યા કપડો તો આવરા બાપુ તો મહારાજના સખા શ્રીજી મહારાજે શિવજીને પ્રસાદ આપ્યો ગયા પછી શ્રીજી મહારાજે જે સુરાદો બેઠા હતા એને કીધું ખબર હતી તમને કોણ છે ના મહારાજ ભણ્યા કોઈક જોગી આવી ગયો અરે ના ના મહાદેવ હતા એમ હિય ભણ્યા મહારાજ સારું ઘણી વાર દર્શને આવતું પછી એક વાર શ્રીજી મહારાજ શિયાળી પધાર્યા આ બાજુ છે ત્યાં શિવ બ્રહ્મા દીક દેવતાઓને દર્શને આવવું મહારાજ જો દુર્લભ હોય છે ત્યાં રાજાભાઈ પિંજારા કરીને બહુ સારા હરિભક્ત તો એમની પાસે આ શિવજી બ્રહ્માજી ને બધા ગયા રાજાભાઈ તૈયાર થઈને મહારાજના દર્શને આવવા નીકળ્યા ત્યાં જોયું તો આ બધા બ્રહ્માજી શિવજીને બધા દેવતાઓ અને એમણે કીધું કે ભક્તરાજ થોડી મદદ કરો અરે હું તમને શું મદદ કરું બાપા દે કે અમારે શ્રીજી મહારાજના દર્શન કરવા જવું છે પણ ડર લાગે છે વારે વારે જઈએ એટલે એમ થાય કે એમને ન ગમે પણ હવે આમ એમ થાય કે અહીંયા છે તો દર્શન કરી લે છે તો દર્શન કરી લે પણ હવે ન ગમે તો એ કરડી ભરકુટી કરે ને તો એમને તો આમ ધ્રુજી જાય પણ હવે અહીંયા આવ્યા છે તમારે દર્શન કરવા છે એટલે ત્યાં જઈ શકતા નથી સીધા તો તમે અમને દર્શને લઈ જાઓ રાજાભાઈ કે ભાઈ હું એમાં શું કેવી રીતે લઈ જાઉં તો કે ભાઈ ગમે તેમ કરો તમારા ઉપર બહુ મહારાજની હેત છે તમે બહુ સારા હરિભક્ત છો એટલે તમારી કાંઈ પણ યુક્તિ પ્રયુક્તિ હશે તો મહારાજ તમને વળશે ધક્ષે નહીં અમારે દર્શન થઈ જાય રાજાભાઈ વિચાર કેવો કર્યો નાળિયેર લઈ આવ્યા એ કે આમાં પેહો એટલે હું નાળિયેર લઈ જાઉં પછી એમાં રાજા ભાઈ નાળિયેર લાવ્યા મહારાજ ની આગળ મૂક્યા શ્રીજી મહારાજ જોઈ લ્યો ભગત તમે જબરી યુક્તિ કરી કે હા મહારાજ ક્યારના વા લાગ્યા હતા પછી શું કરવું એમ દર્શન કરાય કેવી કેવી વાતો છે બોલો હા મજા છે ને હવે એક બે તમને જુનાગઢ ના પ્રસંગ કહો જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિર ભગવાન સ્વામિનારાયણ પોતે પધરાવી આ બાજુના ડેરામાં રાધા દેવ વચ્ચે રણછોડ ત્રિકમરાય પછી સિદ્ધેશ્વર મહાદેવ જય મહાદેવ પધરાવે છે સિદ્ધેશ્વર પણ કેવા ચંદ્રમૌલેશ્વર એ નામ પણ પાડ્યું સિદ્ધેશ્વર મહાદેવ અને એ જ્યારે પધરાવ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું હતું કે લ્યો હવે સિદ્ધેશ્વર મહાદેવના છંદ બોલો અને જઈ રહી પછી સિદ્ધેશ્વર મહાદેવ એમ કરીને જે છંદો બનાવ્યા બ્રહ્માનંદ શીઘ્ર તરત તરત જ બનાવ્યા ઓન ધ સ્પોટ એ વાત સરસ છે અને સ્તુતિ કરેલી એ વખતે મહાપુરુષ દાદ સ્વામી લખે છે ને હું બાર વર્ષની ઉંમરનો હતો અને ત્યારે હાજર હતો અને બ્રહ્માનંદ સ્વામીજી છંદ લલકાઈરા એ જે ગુંબજમાં ગુંજ્યા અને એનો જે નાદ થયો અને એ પ્રતિષ્ઠાની આરતી થયેલી ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળ્યું અને આખું એ મંદિર તેજથી ઝળાહળા થઈ ગયેલું એ મેં મારી નજરે બાર વર્ષની ઉંમરે જોયું દર્શન કર્યા પછી તો આ બાજુ હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પધરાવેલું છે મહાપુરુષદાસ સ્વામી જેને પ્રતિષ્ઠાની આરતીના દર્શન કર્યા જુનાગઢમાં સાધુ થઈ રહ્યા જયારે પ્રતિષ્ઠાની આરતી દર્શન કરેલા ત્યારે તેઓ બાર વર્ષના રામજી જોશી પૂર્વાશ્રમના નામે હતા સાધુ થયા પછી જુનાગઢમાં રહ્યા હવે એમાં શું થયું એક પ્રસંગ બન્યો સેવા પૂજામાં ઠાકોરજીની બ્રહ્મચારીઓ હોય ત્રણ ડેરાના ત્રણ બ્રહ્મચારી તો હોય એમાં એક બ્રહ્મચારી એનું મન બગડ્યું તો ત્રણેય દેવના ડેરાના સોનાના ઘરેણા બધાએ પોટલી વાળી અને લઈ લીધા અને વિચાર કે હવે આ પોટલી લઈને ભાગી જવું અને સંસારમાં વયું જવું સાધુ તરીકે બ્રહ્મચારી તરીકે નથી રહેવું ત્યાગાશ્રમ મૂકીને ગ્રહસ્તો થઈ જવું હવે એ વખતના ઘરેણાઓ આજની કિંમતે તો લાખો રૂપિયાના થાય એ પોટલી વાળી લીધી અને છુપેથી મંદિરનો દરવાજો છે એ દરવાજાની પાછળ બળતણ માટેના લાકડાઓ પડ્યા રહેતા ઢગલો ત્યાં એને પોટલી સંતાડી દીધી વિચાર એમ કે રાતે બધા સુઈ જાય પછી વહેલી સવારે ત્રણ સાડા ત્રણે ઉઠી પોટલી લઈ લેવી દરવાજો જેવો ખુલે એવું પછી નીકળી જવાનું મંગળા તો સાડા થાય તો ત્યાં તો કેટલો પંથ કપાઈ જાય પછી કોણ કોને ગોતે આવો વિચાર કરીને એને ઘરેણા સંતાડી દીધા ત્યાં બધા સુઈ ગયા કોઈને કઈ ખબર છે નહીં મહાપુરુષદાસજી સ્વામી પણ સાધુ આશ્રમમાં સુતા હશે ગુણાતી સ્વામી ની બંધાવેલી હવેલીમાં રાત્રે દોઢ વાગે મહાપુરુષદાસ સ્વામીને કોઈ એક દંડા જેવું અડાડ્યું જાગી ગયા જાગ્યા ત્યાં તો મહાદેવજી સામે ઉભા ત્રિશુલ ના થી આમ જગાડ્યા એટલે મહાપુરુષા થઈ ગયા ઓહો જય સ્વામી નારાયણ મહાદેવજી વાત છે મહાદેવજી જે સ્વામિનારાયણ કરે એટલે શું થયું સ્વામી ને કે ચાલો મારી સાથે પણ તમારા મન ક્યાં લઈ જાવ ચાલો ચાલો આગળ મહાદેવજી પાછળ મહાપુરુષદાસનારા પોતે લખે એવી બધી આ વાતો છે એટલે જ કેવાય છે આ પ્રગટ નો સંપ્રદાય છે આ કઈ કરો જે શાસ્ત્રોમાં જે કહેવાયું એવું મોટા ભાગનું આ સંપ્રદાયમાં એ વખતે પછી એ સંતો ભક્તોએ અનુભયું પ્રેક્ટિકલ થયું ઘણું એટલે પ્રગટનો સંપ્રદાય છે નોતી સાંભળી નોતી દીઠી એવી પ્રગટાવી પુનિ પ્રગટાવી એમાંય છે ને પ્રગટી એટલે પ્રગટનો સંપ્રદાય છે આગળ મહાદેવજી સિદ્ધેશ્વર મહાદેવ પાછળ મહાપુરદાજી સ્વામી દરવાજા પાસે લઈ ગયા અને મહાપુરદાજી સ્વામી કે છે શિવજી એ ત્રિશુલનો જે ત્રણ પાંખડા હોય ને એ આમ કર્યું તો જેમ આપણે ટોર્ચ બતી હોય ને એમાંથી લાઈટ પ્રકાશ નીકળે ને એમ ત્રિશુલના ત્રણ પાખ્યામાંથી પ્રકાશનો ધોધ છૂટ્યો આમ મહાદેવીજી એક આમ કેળી ઉપર આમળા કહેલો ને આમ ત્રિશુલ કર્યું લો અને એ કેવી સારી એની આમ કર્યું ત્યાં તો મહાપુરદાસજી સ્વામી કે ત્રિશુળના ત્રણેય પાખ્યામાંથી આમ પ્રકાશ નીકળ્યો ત્યાં એમાં એ લાકડાની વેચમાં એક પોટલી દેખાણી એટલે મને મહાદેવજી કીધું કે સ્વામી આ પોટલી લઈ ગયો એટલે કે મેં લઈ લીધી એટલે મેં કીધું આ શું છે તો કે આમાં દેવના ઘરેણા છે તે પછી માંડીને વાત કરી કે બ્રહ્મચારી છે એનું મગજ ફરી ગયું છે મન ફરી ગયું છે બુદ્ધા બુદ્ધિ ફરી ગઈ છે વિચાર ફરી ગયો છે એને ભાગી જવું છે એ હમણાં એક બે કલાકમાં ઉઠીને આવું પોટલી લઈને જતો રહેશે એટલે તમે આ દેવના ઘરેણા તમે લઈ લો અને સાચવીને પછી આપી દેજો ભલે ભલે મહારાજ બહુ સારું કર્યું એ ચાલતા ચાલતા પાછા સાધુ આશ્રમના પગથિયા સુધી મહાદેવ આવ્યા અને મારા ત્યાં ઉભા રહ્યા એટલે મહાપુરદાસજી સ્વામી ઉભા રહ્યા મહાપુરદાસજી સ્વામીએ પૂછ્યું કે મહાદેવજી તમે પણ આ મને જગાડ્યો આ બધું કર્યું લ્યો મારે તો કરવું જ પડે ને હવે મહાદેવે કિંમતી વાત કરી એ કે મારે તો સ્વામીયા કરવું જ પડે કેમ લે આ સાર સંભાળ રાખવા અને શ્રીજી મહારાજની સેવા માટે તો મને શ્રીજી મહારાજે અહીંયા સ્થાપન કર્યો છે મારે ત્યાં કરવું જ પડે આ સેવા માટે તો મને અહીંયા પ્રતિષ્ઠિત કર્યા છે એટલે મારે તો જાગતું જ રહેવું પડે મારે સેવા કરવાની જ હોય આમાં કઈ હું બીજું એવું નથી કે નવીન કરી દેતો એટલે તો મને એમ કઈ પછી મહાદેવજી પાછા ફરી ગયા અને ડેરામાં જતા રહ્યા પુરુષદાસ આસને આવી ઓછી કે પોટલી મૂકી અને સુઈ ગયા વેલું પડે હવા ચારક વાગ્યા પછી નાવાનું આ તે બધું ઉઠવાનું જાગવાનું ધીમે ધીમે થાય સ્નાદી કર્યા પૂજા કરી દર્શન કરી અને મહાપુરજી સ્વામી પાછા માથે ઓઢીને પોતાના ધ્યાન કરવા બેસી ગયા કોઈને કીધું નહીં એને એમ કેવા જઈએ તો એમ કે તું ઉપાડી ગયો માથા ઉઠો ધરમ કરતા ધાડ પડે મહાપુર દાદી કે આપણે કઈ કરવું નથી જોઈએ કેમ કેમ વાગતું આવે છે એટલે તો માથે ઓઢીને માળા કર્યા રાખ હવે અહીંયા તો ધમાલ બોલી ગયેલી હોય એટલે બ્રહ્મચારીઓ બે આવ્યા ત્રીજો આવ્યો નહીં એટલે કે હમણાં આવશે હમણાં આવશે એમ કરતા ખબર પડી કે એટલે એ કે ઘરેણું નથી એ કાનનું બુટ્યું કુંડલ કશું રહેવા નથી દીધું પછી ખબર પડી કે આ તો નથી બ્રહ્મચારી દેખાતો નથી ઘરેણું દેખાતું એટલે લઈ ગયો નક્કી બ્રહ્મચારી ને ખોડો તો બ્રહ્મચારી શું વેલો ઉઠીને ગયો ખરો અને ત્યાં જોઈને એને હાથ નાખ્યો પણ પોટલી દેખાણી નહીં લાકડા આગા પાછા થઈ ગયેલા જોયા એટલે બ્રહ્મચારીને થઈ ગયું ભાગવાનો હતો એને એ ક્યાં આ તો આપણો માલ કોક પકડીને લઈ આવી ગયું મુદ્દા માલ એટલે ખબર તો પડી ગઈ છે કોઈને કે આણિયા સંઘર્યું તું એટલે આપણે પકડાય તો ગયા જ છે એટલે હવે રહેવામાં માલ નહીં એટલે વગર ઘરેણા લીધે એમને દરવાજો ઉગડ્યા ગેડો ભાગી ગયો ગયો ખરો પણ ધોયેલ મૂળા જેવો ગયો બ્રહ્મચારી ના મેળવો પછી ખબર પડી કે બ્રહ્મચારી તો ભાગી ગયા લાગે પૂજા એ નથી કપડા નથી એટલે વૈયા ગયા લાગે છે તો ઘરેણા પણ એ જ લઈ ગયો વાત પૂરી થઈ ગઈ અને બધો ઘરેણા લૂંટાઈ ગયા જવાબ શું દેવો બધાને બે બ્રહ્મચારીઓ મુંજાઈ ગયા મંદિરના વહીવટ મુંજાઈ ગયા અને સાધુઓ બધા ચહલપહલ કરવા માંડ્યા કથા વાર્તામાં આ ચર્ચા પેલા ભાઈ કેમ કરવું बधाई है आम लूटाई जाए आ तो ठपको मे योगेश्वरदास स्वामी अचानक याद आधाएं साधु प्रसंग बनो तो नीचे छे। जोगी महापुरुष दास के दखाता नहीं सामर्थ्य पाचा पे जाने के ये जा आ आ तो ये क्या हे એને ખબર હશે નહીં ખબર હોય શું હશે એટલે એને આશને આવ્યા ત્યાં તો આ મહાપુરુષદાસવામી તો માથે હોડીને માળા કરે એટલે યોગેશ્વરદાસજી સ્વામી એ ગોઠણ હાથ હડાડીને કે સ્વામી આ નિરાયતે તમે અહીં માળા કરો છો ધ્યાન કરો છો પણ આ મંદિરમાં કાંઈ બની જાય એનું તમને કઈ ખબર છે તો માથે ઉઘાડ્યું નહીં કે શું બની ગયું એવું કઈ આઈલે રાખે તો કે ભાઈ શું થયું અરે ઘરેણાં ચોરાઈ ગયા દેવના અત્યારે કાંઈ છે નહીં ઓલો બ્રહ્મચારી યોગ્યો છે અને લાગે છે કે ઘરેણા બધા ઉપાડી ગયો છે અને આવી આપત્તિ આવી ગઈ છે હવે આપણે આચાર્ય મારા સુધી જવાબ શું દેવો એ કે ઘરેણું નહીં હરિભક્તોને ખબર પડે તો એમ થાય કે મારું આપણે આટલું આ દેવને અર્થે કર્યું આ બધું લૂંટાઈ ગયું બહુ મુશ્કેલી આવી ગઈ છે બધા મુંજાઈ ગયા છે એમાં શું કરવું તો તમે ધ્યાનમાં એમને બેસી રહ્યો છો તો કાંઈ મહાપુરદાજી સ્વામી કે એ તો ઠીક છે પણ આ મારે ઓશિકે જોવો જોઈએ કઈક ને પોટલી જેવું પીડ્યું છે કોક મૂકી ગયું હોય એવું લાગે છે એમ જ્યાં જોયું ત્યાં તો પોટલી આમ દબાવ્યું ઘરેણા ખોલ્યું ઘરેણા એટલે આ તો ત્યાં જ છે અહીંયા ક્યાંથી એ બાપા કઈ ખબર નથી હું તો રાતે સૂતો તો નથી મારે ઓશિકે પીડ્યું હતું હવે શું છે એ મેં નથી જોયું જો તમને દેખાડું છું બધા ત્યાં તો નીચે ખબર પડી બધા આવ્યા ને બધું જોયું બે બ્રહ્મચારી બોલાવ્યા ને એમણે જોયું એ મહાપુરદાસ સ્વામી જ બધું આ ભેળું થયું પોટલું ખોયલું ને બધું લિસ્ટ હોય લખેલું પેન્સિલથી બધું ત્યાં જમાને એ બધા હિસાબ મીંડા કરવા આ છે આ છે આ છે તો બધી વસ્તુઓ છે કંઈ ગઈ નથી સારું લ્યો સારો આપણે રક્ષા થઈ ગઈ ઘેરણા બધા મળી ગયા પણ મહાપુરદાસ સ્વામીને બધા કે સ્વામી તમારે ઓછી કે કેમ અહીંયા ક્યાંથી આવ્યું મહાપુરદાસ હવે કીધા વગેરે છૂટક્યો નહી ના કહું તો એમ થાય કે આ પોટલું ઘણી વાર કેવી ઉપાધિ થાય કેટલી મુશ્કેલી આવે પછી મહાપુરદાસ સ્વામી વાત કરી આખી રાતે આવી ઘટના બની સિદ્ધેશ્વર મહાદેવ આમ આવ્યા મને એમણે જગાડ્યો આ લાકડામાંથી મને દરવાજા પાસેથી આ પોટલી કઢાવી પછી અહીં મૂકીને હું તો સૂગ ગયો કારણ કે મારે વાત કરતાં બીક લાગે શું કેવું એટલે મહાદેવજીએ રક્ષા કરી છે એટલે બધાએ બહુ રાજી થયા સિદ્ધેશ્વર મહાદેવજીને જે બોલાવી કે મહારાજ આવીને આવી રક્ષા કરજો અને મહારાજની સેવા કરતા રહેજો જો કેવી વાત છે એટલે મહાદેવજી સ્વયં શ્રીજી મહારાજની સેવામાં છે ઘરેણાની ક્યાં વાત કરો અજંપાનંદ સ્વામી ત્યાં હતા જૂનાગઢમાં તે વાડીમાં કામ કરતા ત્યાં જૂનાગઢ મંદિરની તો કોઈ કુહાડો ચોરી ગયો કુહાડો તો એ બે કાવડિયા ની વસ્તુ છે કુહાડો લાકડા કાપવાડે નહી ઉઠાવી ગયું છે મગજમાં કઈ આવ્યું નહી બીજું સીધા આવીને સિદ્ધેશ્વર મહાદેવ ને ગગલાવા માંડ્યા કુવાડાની બાબતમાં એ કે તમે શ્રીજી મહારાજ ની રામ તમે જો ચાંદીના થાળમાં લાડવા તળુસો છો અને મંદિર માંથી ચોરી જાય છે કુવાડા લઈ જાય છે તો તમે ધ્યાન નથી રાખતા મહાદેવતા ધમકી આપી સાંજ સુધી શું ભાઈ ભારે કરી છે મહાદેવજી વિચાર કરો સાંજે શું પડવા દેવી આ બેચારા ભોળા કેટલા સાધુ ત્યારે જ આવી રીતે કેવા જતા છે ને ભાઈ મહારાજ કઈ કુવાડો આવી જાવો જોઈ મહાદેવજી ઉપડ્યા જે લઈ ગયો ને એના ખેતરે ક્યાંય ગયો છે મજુરી પાછળ અને અવાજ આવે કુવાડો દઈ મંદિરે કુવાડો દઈઆ ઓ કે મારી નાખે હે ભાઈ સાહેબ પણ મહાદેવજી મારતા મારતા કુવાડો પેલાની પાસે લઈને છેક મંદિર સુધી લઈ આવ્યા અને કુવાડો આપ્યો અને ઓલા સ્વામી ને દીધો લ્યો ત્યારે ઓલા સ્વામી ઠીક બેઠા કેમ સેવા કરનારા પૂજનારા દર્શન કરનારા એવા હતા જેથી એ મૂર્તિઓ આવા હોકારા દીધી એ તો છે જ ને ભાવ છે ત્યાં ભગવાન છે નિર્દોષતા છે ત્યાં ભગવાન છે आवा तो तो था, है। था त्यारे नाम खुशाल खोली ब्राह्मण भाक थे खुशाल भट्ट हजी खुशाल भट्ट छो स એમાં ખુશાલ ભટ્ટે એક દિવસ કીધું કે મારે ભગવાન પાસે જવું શ્રીજી મહારાજ પાસે જવું સહજાનંદ સ્વાઈ પાસે તો એટલે નાના નાના આવડાવડા છોકરા એમણે કીધું તમારે કંઈ જવાની જરૂર નથી તમને તેડવા માટે શ્રીજી મહારાજ બ્રાહ્મણ રૂપ લઈને આવે છે લ્યો છે પ્રગટનો સંપ્રદાય પ્રેક્ટિકલ થાય છે બધું એટલે અને ભુદેવરૂપે શ્રીજી મહારાજ આવ્યા ખુશાલ ભટ્ટ એમની સાથે ચાલી નીકળ્યા જેતલપુર સુધી આવ્યા અને પછી જેતલપુરમાં શ્રીજી મહારાજના ખુશાલ ભટ્ટે દર્શન કર્યા પછી મહારાજે કીધું સારું રોકા રહ્યા પછી શ્રીજી મહારાજે ખુશાલ ભટ્ટને કીધું તમે વડોદરા જાઓ અને ત્યાં સત્સંગની વાતો કરજો ભલે હજી સાધુ નથી થયા શું સાધુ નથી થયા ખુશાલ ભટ્ટના વેશમાં એમને નાથ ભક્ત મેળ્યા નાથ ભક્ત ને થયો શ્રીજી મહારાજ વાતો થઈ નાથ ભક્ત પોતાને ઘેરે ખુશાલ ભટ્ટને લઈ ગયા રાત રહ્યા હવે આ નાથ ભક્તનું ઘર અહીંયા મહાદેવજી સામે સવારના પોર માં નાથ ભક્ત અને ખુશાલ ભટ્ટ બહાર જતા હશે મહાદેવજી છે ને આજે છે જે મૂર્તિ છે ને ત્યાં પિંડીકા એ વડોદરાના સદાશિવભાઈ બહુ સારા બ્રાહ્મણ અને શિવ ઉપાસ સહજાનંદ સ્વામી પાસે જે મોટા ભાગના કોઈ શિવ સાક્ષાત્કારી છે સહજાનંદ સ્વામી ભજન કરતા હતા આજે કોઈ કોઈ કઈ શરણાગત થાય છે તો કઈ સાક્ષાત્કારી નથી હોતા એક શ્રદ્ધાથી ભાવથી જોડાતા હોય છે પેલા તો મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણિને કીધું કે હું કૃષ્ણને સાક્ષાત દેખું જ છું વાંચો લખે છે હું મારા ગુરુ રામાનંદ સ્વામીના પ્રતાપે કૃષ્ણને સાક્ષાત દેખું છું મુક્તાનંદ સ્વામી સાક્ષાત્કાર છે શ્રી કૃષ્ણનો ગોપાલનંદ સ્વામી ખુશાલ પડશે શામળાજી આપણે અહીંના શામળાજી તીર્થધામ શામળા એ શામળાજી એમની સાથે તો બાલ સખા બને રમવા આવતા એ બધા સહજાનંદ સ્વામી નું ભજન કરે છે કૃષ્ણ રૂપનું ધ્યાન છોડીને રામ સ્વરૂપનું ધ્યાન છોડીને શિવ સ્વરૂપનું એક વાર સાક્ષાત્કાર સહજાનંદ સ્વામી પરાતર નારાયણ કેમ થાય ને તમે મૌલિક રીતે તમે ચિંતન કરો આ વસ્તુ કેમ થાય કે જે બાળક હોય અને શામળાજી સ્વયં કૃષ્ણ ભગવાન જેની સાથે રમતા હોય અને એ પછી એ કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન મૂકી અને સામે બેઠા છે સહજાનંદ સ્વામીનું ધ્યાન કરે ગજબ છે પણ આ જે વાત છે ને તો આમ જેટલી વિચારો ને એ આમ રૂવાડા ઉભા થાય છે એટલે સવારના પોરમાં નાદભક્ત અને ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામી પણ હજી દીક્ષા નથી સાધુ નથી તમારી જેમાં સફેદ ધોતી ને એ ઉપરેલું છે એમ નીકળ્યા સવારનો પહોંચેવજી નું મંદિર નાથ ભક્ત ના ઘરની સામે અને સદાશિવભાઈ પરમ શિવ ઉપાસ એમ તમે એને જોવો તો એમ લાગે કે પાછા શિવ રોમ રોમ વસો છે એવો એવા સદાશિવભાઈ એવા પુણ્ય પવિત્ર શરીર બ્રાહ્મણ નો દેહ અને શિવ ઉપાસ એ પૂજન કરે શિવનો અભિષેક કરે एक एक मंत्र बोली बोली विद्वत् पुरुष अने आम खुशाल भट्ट नाथ भक्त निकलने खबर नहीं सदाशिव पूजन करता था ने पिंडिका शिवलिंग में शिव प्रगट किया सदाशिव भाई वाह वाह भोलेनाथ वाह त्या तो कशु सांभ नहीं महादेव चालता थी गया अ सदाशिवी पाचड़ चाल महादेव आम कई बाजू उपड़ा ત્યાં ખુશાલ ભટ્ટ સામે આમ નીકળ્યા મહાદેવજી એ ખુશાલ ભટ્ટને શાસ્ત્રાંગ દંડવત કરવા શિવ કૈલાસ વાસી ચૌદ લોક નો જે સ્વામી ગણાય શિવ એ ખુશાલ ભટ્ટ આપણા ગોપાળાનંદ સ્વામી પૂર્વાશ્રમના એને શાસ્ત્રાંગ દંડવત કરવા માંડ્યા અને સદાશિવ જોઈ રહ્યા કે આ શું છે કોઈ પોતાના ઈષ્ટદેવ ને આમ કોઈની સામે ધૂળમાં અળવતો જ હોય શું કરો છો હાથ મુકાવી મહાદેવ પેલા સદાશિવ કે સદાશિવ કેમ અરે તમે યોગી છો મહાદેવ ભોલેનાથ કહે સદાશિવ સદાશિવ હું યોગી છું પણ આ યોગી રાજાની વાત છે મજા ક્યાં છે રાખો રાખો આ કાચ બધા આવીને પછી જ્ઞાન પ્રાપ્ત કરી ગયા એવા નથી આ તો પરા પર ના જ્ઞાની છે બધા પામેલા પુરુષો છે અને એના વચનો છે તમે બહાર ગામ કોઈ ગયું હોય અને પછી તમે એને શું કહો કંઈક તું છે ને ટ્રેનમાં બેસાડવા ગયા પછી તમે શું એ જમાના અત્યારે તો મોબાઈલના જમાના આવ્યા એટલે આ વાત જરા સમજવી કદાચ સાવ નાના છોકરાને ન સમજાય પણ આપણે જે એ રીતના છે એને સમજાઈ જાય કારણ કે આપણે જોયેલું છે ટ્રેનમાં બસમાં કોઈને બેસાડીએ પછી આપણે શું કહીએ તું ત્યાં પહોંચી જ ને પછી કાગળ લગજી એટલે ત્યાં પહોંચી જાય ને પછી કાગળ લખે એટલે આપણને શું થાય આપણે શું પહોંચેલાનો કાગળ છે એમાં ગોપાલનંદ સાહેબ બ્રહ્માનંદ સાહેબ નિત્યાનંદ સાહેબ છે એના વચનો છે પહોંચેલા ના કાગળ છે ઉધાર વાત નથી રાખો રાખો કે અને મહાદેવજી ની આંખમાં આંસુ દંડવત પ્રણામ કે સદાશિવ તો જોઈ રહ્યા હોય આમાં મારે શું કરવું એની વિમાસણ જોઈને શિવજીએ સદાશિવને કહ્યું કે સદાશિવ તું મારો પ્રિય ભક્ત છું તું મને બહુ પ્રિય છું પણ જો મારું માનીશ અરે પ્રભુ શું ન માનવું તો સદાશિવ મહાદેવજી બોલે છે તારે આત્યંતિક કલ્યાણ જોઈતું હોય ને તો હવે આ ખુશાલ ભટ્ટનો આશ્રય કર અને એ કે એમ કરજે જા અને ખુશાલ ભટ્ટને શો હવે પોતાના ઈષ્ટ આવી વાત કરે કે તારે જો મારું માનવું હોય તો આ માન અને તારે આત્યંતિક કલ્યાણ જોઈતું કલ્યાણ અને આત્યંતિક કલ્યાણમાં ભેદ છે એ બધું જ સમજવામાં વાર લાગે હા કારણ કે બધું આપણે જો આમ કહેવા જઈએ ને તો ઘણાને પચે ના પચે એવું બધું થાય વળી આત્યંતિક કલ્યાણ ને વળી આ બધું બધું શું હશે વળી એમ પરમાનન્ટ કલ્યાણ અને ટેમ્પરરી કલ્યાણ ના એવું જ છે એવું છે મહાદેવ પ્રભુ શિવ આપ કયો મારે કરવાનું જ હોય દોડીને ખુશાલ ભટના ભક્ત આજથી હું તમારે આશ્રય છું મારા ઈષ્ટ એમ કે છે કે આમનો આશ્રય કરજે અને જે કે એમ કરજે તો હું આજથી તમારે આશ્રય છું ખુશાલ ભટ્ટે ઊભા કર્યા રાજી થયા સામુ જોયું કૃપા દ્રષ્ટિ કરી પ્રસન્નતા જોઈ ભાઈ આ જે વસ્તુ અમુક વસ્તુ જો આપણે સમજી જાય જોઈએ એ સમયે એ સમયે જો થઈ જતી હોય ને ઘણા અવસર ચૂકી જતા હોય છે પણ આ જે અમુક ભાવનાવાળા હોય છે મને એક બે વાતો મગજમાં આવે છે હું કહેવા જઈશ ને તો થોડીક વાત આપણી આડીઓ વહી જશે એટલે હું નહીં કહું પણ સદાશિવ આ ભાવ કુભાવ એને વ્યક્ત કરવાનું માધ્યમો જે અમુક હોય છે ને એમાં ભાવને વ્યક્ત કરવામાં ચૂકી જતા હોય છે જે લોકો ભાવને વ્યક્ત કરવામાં માહેર હોય ને એ જીતી જતા હોય છે એ માહેરમાં શું છે પેલી એક વસ્તુ સદાશિવભાઈને જાણ્યું કે ખુશાલ ભટ્ટ મારા જુએ છે એટલે મેં તરત કીધું પ્રભુ એક વસ્તુ માગું છું ખુશાલ કે શું માગો તમે જ્યાં સુધી વડોદરામાં રહ્યો ત્યાં સુધી મારે ઘેર જમવું છે બીજે ક્યાંય જમવા જતા સૂજી જવું ને એ લોભિયાને ન સુજે હું શું કઉ છું રોટલો નાનો છે પણ ભાઈ રોટલા બાને જે આવે છે ને એ મોટો છે એ બહુ મોટી છે પણ કાંઈક કરતા જોઈએ ને ભગવાને કઈ સમૃદ્ધિ સંપત્તિ વસ્તુ પદાર્થ સમય કઈ આપવું હોય એનો સમયે ઉપયોગ કરી લેવો આપણને મળ્યું છે કિંમત એ ભાઈ પણ બે વર્ષના દુષ્કાળ પીડ્યા હોય વરસાદનું એક ટીપું પડે તો આમ લઈ લે હે ને દૂર દૂર ગામડાઓમાં ભાઈ ઘણા એવા હોય એને એમ થાય કે મારે કઈ સત્કર્મ કરવું છે અને એવાને મુખે જો છે એક અનાજનો કણ જાય તો એના કેટલા ભાવના ફેરા ટળી જાય એવું મોટું કામ થાય પણ એવા એવા ટાણી એવો ભક્ત કે એવો સાધુ ક્યાં મળે એને અને આપણને મળ્યા હોય તો આપણને એની કિંમત ન હોય એટલે હું કહું કે દોર દઉં ગામડા એને એમ હોય કોઈ ઈચ્છા થાય આ હમણાંની જ વાત કહું ને કેવું કેવું થઈ જતું હોય છે જો બોલો મને આ જોગી ધામમાં ગઈ એ એ કરી ભગતે મને પરદેશમાંથી ફોન કર્યો કે પહેલાના ભાઈ આવશે એ તમને મળશે અને તમે બધા સંતોને ઠાકોરજીને થાળ કરજો અને જોગી સામે માટે પણ એમાંથી કાંઈક જે કાંઈ દૂધ પાણી કે જે કાંઈ લેતા હોય સ્વામી મગનું પાણી કે એ બધું એમાં લીજો એ બધું કરજો મેં ભલે અને એ પૈસા પહોંચે એ પહેલાં સ્વામી ધામમાં પી ગયા પછી આ ધામના ગયા સમાચાર મેળ્યા તો હરિભગત મારે ફોનમાં રડે સામે મારે હવે જુક્ષો નહીં પડ્યા હોય સમાજમાં આ લાખો ની કરોડો ની વસ્તી છે ભાઈ હે સત્કર્મ કરવું હોય પણ ક્યાં લેખે લાગે એવો અવસર મળવો જોઈએ ને ભાઈ પુણ્ય કોઈ બ્રાહ્મણ કોઈ એવો યોગ્ય વ્યક્તિ એવો મળી જાય એની જો છોડી થોડીક સેવા થઈ જાય તો શું કામ થાય તો સદાશિવ બસ ખુશાલ જ્યાં સુધી તમે વડોદરા જે વસ્તુ ટાણે મળે એ નાને મળે બધાંઠે છે પણ છતાંય ટાણું હોય જાય નાણું પીડ્યું છે બહુ મોટી વાત તો કીધું સારું તમે બપોરે હવે મજાની વાત છે સદાશિવ ભાઈ ના હરખમમાં તો નથી હવે એમ થાય છે કે અને વાત સાચી છે જો આપડે કહે છે ને કે દેવ મહાદેવ ને બધા દેવ છે રામ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામી નારાયણ નારાયણ તત્વ છે શિવજી આ નરસિંહ મહેતા ને 7 મહેતાએ સાત દિવસ મહાદેવના ચરણમાં પીડાર્યા શિવજી પ્રસન્ન થયા કે અરે વાત હે બ્રાહ્મણ ભૂખ્યો મરી જાય મારે આશરે પ્રગટ થયા મહેતાજી માગો માગો શું જોઈએ તો કે મને એમાં કંઈ ખબર ના પડે તમને વાલું હોય આપો તો કે મને તો વાલું શ્રી કૃષ્ણની ભક્તિ છે તો ચાલ તને રાસ મંડળનું દર્શન કરાવું ને કૃષ્ણનો મિલાપ કરાવું જોવો મહાદેવજી ક્યાં લઈ જાય છે આવી એક એક એક છે સમજવા જોઈએ કઈ આ કપોળ કલ્પિત વાત નહીં નરસિંહ મહેતો હજી જૂનાગઢમાં ક્યાંક વાગે છે ગીર તળેટીમાં હજી સંભળાય છે એ નરસિંહ વાત છે એને કોણ ખોટી કહે કે નરસિંહ મહેતા ને કહ્યું એને નહોતા લઈ ગયા આ બે જ સમજવો જ જોઈએ પણ હું શું કહું છું જ્ઞાનીઓને માટે આ વાત નથી એને તો એક આત્મ તત્વ વાત છે એ તો ગમે આધાર લે તો થાય પણ આધાર લેવો પડે એ હકીકત છે પણ જયારે વચનામૃતમાં મહારાજે કહ્યું છે ત્યારે એને મૂર્તિમાંથી અણસમજ કરીને હેત ઓછું થઈ જાય છે ત્યારે એને ઉપાસના ભંગ થાય છે એની ખોટું થાય છે એ બધી વાતો તો આજ છે સમજવાની પછી એમાં ઘણું બધું ચાલે છે પણ ભગવત ભક્તો છે બસ એને તો એને ભગવાનનું સ્વરૂપ મૂર્તિને પોતાના ઈષ્ટ સામીપ્ય એમાં જ આનંદ આનંદ આનંદ છે સદાશિવશિવ બપોરે આવશું આવશું જમવા તમારે થાળ કર્યા બપોરે આવ્યા ખુશાલ ભટ્ટ સ્નાનાથી બધું કરાવ્યું ત્યારે બધા સ્નાન કર્યા વગર ભોજન નહીં કરતા હત બુફે જોવે તો ચક્કર ખાઈ પડી જાય ખરેખર હે થાળગીઓ લઈને આમ બધા ઉભા એમ લાગે ભીખ માંગવા નીકળ્યા હોય સાબ કેવું લાગે હું તો ઉપર થી જોયે આજે તો જમવું એટલે જેને ઢોરું ખાય ખાઈ લેવાનું અને ઓલી જે હારથીયા ઓ પીરસતા હોય કાંડા મળી મળી મુખમાં દેતા પરાઈ ને દેતા આ તમારે જોતું જોતું એવું જ ને તમારે મને થાય કે આ ભોજન સમારંભ નથી આ તો અપમાન છે પણ હવે કરવું જ પડે એવા પંખ્યો થાય ને આપણે એ જ કરવું પડે અપમાન તો અપમાન હવે લાગે કેવું અને દાલ કઢીનો ઠોહર લાગે ભલે ભલે થઈ જાય અને ખરેખર પોળ માગીને લાવ્યા હોય ને એવું લાગે એવું મજા આવી ગઈ પે હવે પછી સ્નાદી કર્યા ખુશાલ ભટ્ટે પછી ખુશાલ ભટ્ટના માટે ખુશાલ ભટ્ટ કેજાવિવ માટે નવીન છે કે ભાઈ આવી રીતે કોઈને બ્રાહ્મણ ને જમાયેલા છે પણ કે આમ તો કે ના બે પાટલા નાખો બે થાળ સજાવો એક પાટલા પર હું બેસીશ એક પાટલો એમનો રાજ ભાઈ ગજબ થાળ સજાયા પાટલા મૂક્યા સદાશિવશાલ ભટ્ટે બેઠા સામે થાળ મૂક્યો થાળ મૂક્યો ત્યાં સહજાનંદ સ્વામી બાજોટ ઉપર આવ્યો આમ બેઠ સદાશિવ અને ખુશાલ ભટ્ટે કર્યા એટલે મહાદેવે આને કર્યા કોણ જાણે શું છે હવે મહાદેવે દંડવત કર્યા એટલે હું ખુશાલ ભટ્ટ પકડી આવ્યો ત્યાં ખુશાલ ભટ્ટ આને દંડવત કરે અને આ તો કઈ હતા ને અવકાશ ક્યાંથી આવી ગયા અને શું મોહક મૂર્તિ એવા વિશાળ નેત્ર દંડવત કરે એટલે સદાશિવ ભાઈ કે પ્રભુ ખુશાલ ભટ્ટ હું તો તમને ઓળખું છું આ કોણ છે કે મારો ઈષ્ટદેવ છે શું વાત કરો મારી જે વાત પાંચસો છે લિસ્ટ માં ન ચડાય ખબર પડી નહી ભાઈ દિવ્ય મૂર્તિ જેમ જ આવ્યા માટે દિવ્ય મૂર્તિ છે એ સદાશિવદાનંદ સ્વામી ને દંડવત કરવા ખુશાલ ભટકે હવે હું રાજી આને આપણે બધા ભજન કરવાનું છે વારે વા અને સદાશિવ સત્સંગી થયા બસ પછી એને ક્યારે નિશ્ચયમાં ક્યારે કોઈ જાતનો ડગમગાળા પછી રોજ ખુશાલ ભટ્ટ જમવા પધારે બે બાજ લખાય સદાશિવ ભાઈ ને કે મારે ઘરે રોજ શું બને છે રોજ પ્રભુ મેં જેનું હજી દર્શન નહોતું કર્યું એ ખુશાલ ભટ્ટ આવ્યા પણ એક વસ્તુ એને કાયમ રહી મેં મહાદેવ નું ભજન કર્યું તો મહાદેવ મને ભગવાન બેટાડ્યો છે નાખી દેવા જેવા નથી તમે હનુમાનજી નું ભજન કરતા હોય એ ટીકા કરવા જેવા નથી એ તમારી ભાવના હોય તો તમને જરૂર ભગવાનને બેટાડે છે લઈ જાય આપડે પેલા પેલા મૂંગા જેવા થઈ ગયા મનહર બાપા હવે તો વ્રત થઈ ગયા ઘરે રે છે એ કામેશ્વર મહાદેવમાં શું બસ બેરા જેવા થઈ ગયા તાલામાં બસ પછી તો ચંદન ઘસી ઘસી ત્યાં મહાદેવની સેવા કરે ત્યારે બીજી કોઈ ઓળખાણ નહી અને કામેશ્વર મહાદેવ સેવા કરી હવે એને બીજું કઈ બેરામુંગા જેવા થઈ ગયા પણ જુઓ એને ધીમે ધીમે સત્સંગ ઓળખાણો અને કેવું સહજાનંદ સ્વામી ભજન કર્યું એ કીર્તન બોલતા હોય એની રીતે પણ તમે શબ્દો તૂટી તૂટી બોલાય આપણે સમજી ના શકીએ પણ આપણને પણ એ વર્ષમાં બે ત્રણ રસોઈઓ આપે થાળ કરાવે બધું કરાવે અને આપડે પૂછીએ બાપા બઉ ખર્ચો ન કરવો એટલે તરત નહી નહી સાધુઓમાં શ્રીજી જમે છે કેવો ભાવ કે સાધુઓમાં શ્રીજી જમે છે હું શ્રીજીને જમાડું છું માટે જમાડવા આવે ત્યારે ફ્રૂટ કાંઈ ને કઈ લેતા જ આવે આ જો લેતા હોય એટલા માટે નથી વાત કરતો આમ કઈ તમે લાવો નથી લાવનારા તો લાવે જ છે કરનારા કરે છે પણ આ તો ભાવના એની ભક્તિ એની આ તમે જો શિવ હજી ભેટાડવાના પ્રસંગો આપણે કેશું પછી તો એક માસ સુધી ત્યારે રોકાયેલા રોજ શ્રીજી મહારાજ વધારે ચડું થાય અદ્રશ્ય થઈ જાય તરત જ પછી બીજા ઘણા જોવા દર્શન માટે આવે પણ એ ભોજન જમતા હોય પદાર્થ ઓછું થાય ને એ દેખાય આમ જળ પીવે કે એવું લે તો વાસણ લોટી એ ઊંચી થતી દેખાય પણ શ્રીજી મહારાજનું દર્શન તો સદાશિવભાઈ અને એમના પત્ની બેને થતું અને ખુશાલ ભટ્ટને તો હોય જ નાદ ભક્તને હોય તો બીજા આવે કોઈને દર્શન ન થાય આ આ બધાને દર્શન થાય એક મહિનો આવી રીતે મહારાજ લાભ આપ્યો અને એ જ સદાશિવભાઈ પરમ એકાંત ભક્ત વડોદરાના થયા હે ભાઈ તો એ ક્યાં જે આપણે એક આપણા સાધુ કહેવાય સદાનંદ સ્વામીના આશ્રિત ગોપાળાનંદ સ્વામી મહાદેવ એને દંડ હવે બહાર આ વાત કરીને શું લાગે હે અને ઘરની વાતો છે એટલે નિષ્ફળ સ્વામી કહ્યું છે આ બધું ગ્રંથ ને બહાર કાઢતા નહીં આ બધા બહુ કેતા નહી કેમ આપડે એનો માળીયા હાટીનો મૂળજી લુવાનો કૈલાસમાં જે મહાદેવ જયારે બથો બધી બાલે દેવતાઓ મહાન છે સદભાવનાથી ભક્તિ કરવાની હોય છે પૂજન કરવાનું હોય છે બાલમુકુંદાજી સ્વામી નો સત્સંગ રંગપુર અમરેલી પાસે બાલમુકુંદાજી સ્વામી થકી તેજા બાપા સત્સંગ એમના દીકરા લંબા લીંબા બાપા એ લીંબા બાપા પણ એવા સારા ભક્ત એકાંતિક એમના દીકરા ભગવાન બાપા એ ભગવાન બાપા ના દીકરા આપણે રમેશભાઈ વોરા જે ત્યારે ઓળખીએ છીએ તો ભગવાન બાપા ભણી એવા સારા અને છોકરાઓને ભણવા મૂકવા આવેલા આપણે રાજકોટ ગુરુકુલ થયું ને ત્યાં અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે બહુ સારા હેતના સંબંધો તો તે રંગપુરમાં મંદિર છે સ્વામિનારાયણ મંદિર એની સામે શિવ મંદિર છે એટલે ભગવાન બાપા શું કરે શ્રીજી મહારાજનું દર્શન ને બધું કરે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરે પૂજા કરે માળા કરે એ બધું કરે પછી જ્યારે નીકળે ને ત્યારે શિવ મંદિરે જાય ત્યાં શિવજીનું પૂજન કરે જળ ચડાવે અભિષેક ચડાવે અભિષેક કરે પછી પહેલાં કરેણા પુષ્પો હોય એ ચડાવે જે હોય એ બધું લઈને પૂજન કરે અને પગે લાગે પછી બી આવે આવો ને રોજ કરો તે એકવાર એણે પૂજન કરવા મહી ત્યાં શિવજી પ્રગટ થયા આ કઈ જાદા વર્ષોની વાત નથી ભાઈ હે પુરાણોમાં લખી નાખ્યું ને વાંચ્યું એવું નથી આ તો બધી આપણે પ્રેક્ટિકલ વાતો કરીએ શિવજીમાં પ્રગટ છે ભગવાન બાપા પીઠ પાછળ હાથ ફેરી કીધું શું ખબર છે ભગવાન હ તમારે છે ને રોજ મારું પૂજન ન કરવા મારા ને તમારા બે ના ઈષ્ટ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એમને શિક્ષા પત્રી માં શું લખ્યું છે શ્રાવણ મહિના પૂજન કરવું તમને ગ્રહસ્તોને આજ્ઞા આપી છે કે શ્રાવણ મહિનામાં મહાદેવનું પૂજન કરવું તો શિક્ષાપત્રી ભગવાન તારે પાળવાની મારે પાડવાની મહાદેવજી કે છે માટે હું તમને કહું છું કે તમારે એક શ્રાવણ મહિનામાં પૂજન કરવાનું શિક્ષાપત્રીમાં જેમ શ્રીજી મહારાજે કહ્યું છે એમ કરવાનું એમાં હું રાજ ભલે તો હું એમ કરીશ હે અને પછી બે જણા હાયલા હાર્યા અને મહાદેવજી ને ભગવાનભાઈ વાતો કરે અને હાલતા હાલતા અર્ધો કિલોમીટર સુધી ગામ નો પાદર આવેદેવજીને ક્યાંક જવું હોય છે ગામમાં રસ્તા માંથી નીકળે ભાઈ તો બધા જોતા તો અને ભગવાનભાઈ મહાદેવ સાથે વાતો કરે આમને મહાદેવજી દેખાય ગામના બધા બેઠા હોય એને કોઈ મહાદેવજી દેખાય એટલે એ બધા જોઈ રહ્યા કે આ ભગવાનભાઈ એકલો એકલો કોની અરે વાતો કરે છે એટલા લોકોની યાર વાત કરે છે પણ હવે તો મહાદેવની વાતો કરતા મહાદેવજી એક વાત છે મહાદેવજી પાછી એ પણ કરી ભગવાન આમાં એવું છે તમે જયારે પૂજન કરવા આવો ને સાંભળજો તમે જયારે પૂજન કરવા આવો છો ને તે હું ગમે ત્યાં હોઉં ને મહાદેવજી કે મારે દોડીને હાજર થવું પડે છે એમાંથી વિચારવાનું આપડે એ છે ભાઈ હમ બહુ બ્રહ્માદિક દેવતાઓ મહારાજ વચરામૃત માં કે છે ને કે આ સત્સંગ મળવો દુર્લભ છે એ ખોટું નથી વાતો આપણે ચરિત્ર ની કરી પણ છતાં જો ઝીણી આંખે જોવે તો કેવા કેવા પ્રસંગો છે સત્સંગમાં શ્રીજી મહારાજ વખતે કેટલા હરિભક્તો અને કેટલાય સાધુ થવા મોકલાય એનો હિસાબ ગણો આનંદ ની કેવી વાતો હે આ આપણે રોજપદ બોલીએ છીએ ને સાંજે રૂઢી રાંધી મે રસિયાજી ખીચડી થાળની બોલીએ છીએ એ દયાનંદ સ્વામી મૂળ નામ ઉત્તમાનંદ સ્વામી છે અને ઉત્તમાનંદ સ્વામી મહાવિદ્વાન અમદાવાદમાં વિશેષ રહેતા અયોધ્યા પ્રસાદી મહારાજ સાથે છેક છપૈ અયોધ્યા સુધી ફરતા પણ વિદ્વાનો એમની સાથે શાસ્ત્રાર્થમાં હારી જતા એવા વિદ્વાન હતા હવે નળકાંઠા પાસે રેથડ ગામના હતા અને ધોળકા થી બાર કિલોમીટર દૂર ગોધનેશ્વર મહાદેવ જે છે ત્યાગ કરી બોલો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ સાત દિવસ આમ નીકળી જાય ગોધનેશ્વર મહાદેવજી પ્રગટ થયા લાલજીની હડપચીયા દાટીયા હાથ પહેરવીને કે લાલજી ભૂખ્યો સુકામ મરે છે તો હું શું કરું ભૂચન તપી ગયેલા ગામ છે ત્યાં જાય ત્યાં શું છે ત્યાં અત્યારે ધરતી ઉપર હરતો ફરતો ભગવાન સ્વામી નારાયણ અત્યારે પ્રગટ છે એમનો આશ્રય કરજે જા એમનું ભજન કરજે એમનો આશ્રય કરજે જા એમ હા અને પછી મચ્છ ગયા શ્રીજી મહારાજ ત્યાં પધારેલા એમનું દર્શન કર્યું દર્શન કરતા વેત જેમ લોહ ચુંબકમાં લોખંડ તણાઈ જાય એમ ચિત્રવૃત્તિ તણાઈ ગઈ પગમાં પડ્યા મહારાજ મને આપની પાસે રાખો શ્રીજી મહારાજે સાધુ કર્યા નામ પાડ્યું ઉત્તમાનંદ સ્વામી પણ પછી વિદ્વાન થયા કવિત્વ શક્તિ કાવ્યો બનાવ્યા સરસ પણ ઉત્તમાનંદ એમાં કંઈ ભીટ થાય નહીં નામ નામાચરણ અંતે એટલે મહારાજે પછી એને કહ્યું તમે દયાનંદ રાખો એટલે પછી એનું દયાનંદ નામ છે આ સામે જ છે બધી વાતો સિદ્ધાનંદ સ્વામી મુંજપુરના વિરમ થી ત્રીસ માઇલ દૂર પચીસ ત્રીસ માઇલ દૂર મુંજપુર ગામ શમી મુંજપુર મુંજેશ્વર મહાદેવજી એ ત્યાં બેસી ગયેલા કે મહાદેવ મને જવાબ આપે ત્યારે મહાદેવજી કહે છે શું કામ ભૂખ્યા મરો છો તમે જાઓ ગઢપુરમાં ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગત હાલ હરવાદ છે જાઓ એમને આશરે એ આવ્યા અને સાધુ થયા અને નામ પાડ્યું સિદ્ધાનંદ સ્વામી ઉપલેટામાં જાદવજી મહારાજ હતા બરડા બિલેશ્વર ભોજન સમારંભ શ્રાવણ મહિનામાં થાય તો દર શ્રાવણ મહિનામાં જાદુજી મહારાજ બરડા બિલેશ્વર મહાદેવ પાસે ચકાચક લાડવા ખાવા જિચારા ભાવના બહુ શુદ્ધ એક દિવસ મહાદેવજી એને રાતે ઉઠાડ એ કે તું સવારે વહેતો થઈ જાય અને ઉપલેટા જઈને લાલા બાપા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી છે એમની પાસે જઈને સત્સંગી થાય છે સ્વામિનારાયણ નું ભજન કરજે સવારે ભયો જાય હા લાડવાનો મોકી શક્યા નહીં પીને મહાદેવ શું થાય પાછા કાલે ભયો થાય છે અને લાલા બાપા પાસે સત્સંગી થાય જાય સ્વામિનારાયણ ભજન કરજે ઉપલેટા ભેળો થાય કોઈ લાડવા મૂકે નહીં ત્રીજે દિવસે મહાદેવ પાછો જગાય હવે જો નહીં જાય તો તારા ટાંટિયા વાળી નાખી તોય ગયા નહી ધમકી આપી તોયુતિ કરી મહાદેવજી આયા એ કેતો જા હાલી તો નહી શકે તે મારી ત્રણ ત્રણ વખત આજ્ઞા લોપી છે હું હમ તો ખોટું કેવા આવતો હતો હવે ઘોડું ભાડે કરી ગયા ઘોડું ભાડે કર્યું ઉપલેટા ગયા લાલા બાપા પગમાં પીડ્યા હજી પગ માં પડે ત્યાં લાલા બાપા કે મહાદેવ લાલા બાપા આગળ વાત ગઈ છે ને કેવા કેવા ઘણી વાર કઉ છું ભગવાન સ્વામી શું હતા એ જાણવા માટે એના સંતો ભક્તોના ચરિત્રો અભ્યાસ કરો આપોઆપ ખ્યાલ આવી જાય છે કે કોણ હતા આપવા મહાદેવજી મોકલ્યા ને પરાયને પરાયને હા બાપા લ્યો સત્સંગી કરો એમને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી પગ સરખા થઈ ગયા પછી રીતિ શીખવાડી તો થોડા વખત થયા ને ત્યાં જાદોજી બાપા પછી ભેળા થાય મંદિરે એટલે લાલા બાપા કે જાદુજી મહારાજ હ તમને મેં માનસી પૂજા શીખવાડી છે હા તો માનસી પૂજા માં શ્રીજી મહારાજ ને તમે બેસાડો છો પણ ચડવું કેમ નથી કરાવતા મને શ્રીજી મહારાજે દર્શન આપીને કહ્યું તું ઓલા જાદવજી ને શીખવાય મારે રોજ એઠા હાથ લઈને ભાગવું પડે છે એ નાલા બાપા તો આપડે માનસી જમાડીએ જમે તા ને પ્રગટ જમે નથી કરાવતો મારી પાસે માટે માનસી પૂજા ધ્યાન થી કરવી શીખવા જેવી વાત છે આમ મોકલતા મહાદેવજી કેટલા ને મોકલ એમને મળો ઓલો દેવી વાળો મગની રામ એને તમે જોવો દ્રવિડ દેશનો બ્રાહ્મણ અને ભગવાન મળે એના માટે ગરબા છોડી નીકળી ગયો બંગાળમાં ગયો તો જંત્ર મંત્ર તંત્ર વિદ્યાનો બ્રાહ્મણ મળ્યો તો પછી એ માર્ગે ચડી ગયા અને શારદા દેવીને વશ કર્યા પછી તો ભાઈ આગ આગ વરસાવે ને પથરાઓ વરસાવે ને વૃક્ષ લીલા આખા વડલા જેવા વડને સૂકવી નાખે ત્રાસ વર્તાવી ને પૈસા ઉઘરાવેરતો પછી દ્વારિકા બાજુ આવ્યા છે પાંચ દસ હજાર રૂપિયા તો તું ખરો કેવા અને ઓલું વટનું પૂતળું આવા હોય એને તો ચડી જ જાય ને કે એ વળી કોણ છે તો જા ખબર પડે જાને માંગરોળ માં સીધા તો પેલા તો વજરૂદ્દીન રાજા ને નવાબ એમને મેળવ્યો લાવો પાંચ હજાર રૂપિયા રોકડા પાંચ કેમ થાય વજરૂદ્દીન નવાબ કે પાંચ હજાર શું ગણી દઉં ડ્યુટી ઉપર એમ ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે એમની પાસે જઈને લઈ આવો થોડાક અને આ બીજી વાર મેણો આવ્યો પછી ઉપડ્યા ને પછી આવ્યા મારા તો ગામને પાદર રે સભા કરી બેઠેલા દેવી વાળો મગની રામ ભયંકર વેશ ત્રીસુ વિશ્વ લાલ ફટકા બાંધેલા સિંદુર લેપ કરેલા પહેરેલા જોતા જ થાટી પડી એવો કીધું સ્વામી નારાયણ હોય ક્યાં કામ હે ભાઈ પૈસા માગ્યા મારા કે અમે સાધુ છે અમારી પાસે પૈસા નો હોય જમવાનું કેતા રોટલી દાળ બાી દે પાકા સીધા આપી દે ખાવાનું માગો ખૂટે નહીં પૈસા તો પૈસા તો આટકે આવે વાપરી નાખીએ અમે રાખીએ નહીં અને કોઈની જેમ તમારી જેમ કોઈ માગી નહી હું માગું છું મારી શક્તિ જોઈ છે પથરા વરસા વરસાય કઈ વરસ્યું નહી કોઈ મંત્ર કામયાબ લાગ્યા નહીં માણસ ત્રણ ડગલા પાછો પડી ગયો અહીંયા થતું નથી કઈ પણ વળમાં વયો ગયો કે રાત્રે શારદા ને દેવીને બોલાવો પૂછું કે હું સાગર તરી ગયો ગાયના ખાબોચામ ડૂબું છું આખી રાત જીભના કૂચા વળી ગયા મા શારદાના મંત્રો બોલી બોલીને સવારે વહેલી સવારે શારદામાં પ્રગટ થયા અને પગમાં પડીને બાળકને જેમ રડવા મળ્યો દેવીવાળો મગની રાખે માં તે શું ધારી છે મારે અહીંયા નાક લીટી થાય છે અને ઘણું બધું બોલવા મળ્યો ત્યારે શારદા બોલ્યા એ ઘર શા માટે છોડ્યું શા માટે નીકળ્યો યાદ કર મેળવવા ચડી ગયો રખડી રખડી કેટલા ને ત્રાસ આપ્યા કેટલાને લૂંટ્યા આના માટે નીકળ્યો તો ના શરૂઆતમાં તે મને શા માટે વશ કરવા માટે પ્રયાસ કર્યો હતો મોક્ષ માટે હે ને મેં યાદ રાખ્યું છે હા તો આ ભગવાન સ્વામિનારાયણ છે એની જેવી એની પાછળ એની પાછળ અમારી જેવી અનંત સેવિકાઓ છે અમારો તો કોઈ હિસાબે નથી મોક્ષ જોઈતું હોય કલ્યાણ જોઈતું હોય તો એમના પગ પકડી લે શું કહો છો હા અને પછી મગની રામ આવ્યા અને કથા તો ઘણી બધી છે ને પછી ત્યારે પછી મારાની પાસે પડ્યા પગવાન મને કરો સાધુ સાધુ થયા નામ પાડ્યું અદ્વૈતાનંદ સ્વામી આ બધા એક એક ના હિસ્ટ્રી છે બોલો આવા એટલે જ પ્રેમાનંદ સ્વામી કેસ ને આટલું આ જો સમય થઈ ગયો માપે માપ છે હજી થોડીક વાત છે કઈ વાત છે જેને શેષ સહસમુખ ગાય નિગમ નેથી વર્ણવું રૂપ અનુ જુગલ ચરણે લોર માં આવતા શુક્રવારે એના ઉપર થોડી વાત લેશું ત્યારે મંગળાચરણનું એક પદ પૂરું થશે અને એ મંગળાચરણનું સામાન્ય સાદું પદ દેખાતું વર્ષોથી આપણે ગાન કરતા હતા બોલતા હતા અને જયારે ગાન કરતા હતા સંધ્યા સમય પછી ત્યારે ખાલી લોલ જ સમજાતું હતું સંભળાતું હતું પણ આ જઈએ લોલમાં આપણે લાલ લાલ થઈ ગયા કેટલું નીકળ્યું કેટલું નીકળ્યું તમે જો લોલ લોલ જ સંભળાય પણ ભાઈ લોલમ લોલ જવાને બદલે આવે કેટલું લાલ લાલ આમ સાંભળીએ અને હવે જ્યારે પાઠ કરીએ છીએ ત્યારે લીટીયા લીટી આમ જેમ બોલાતું હોય વંદુ સહજા રસરૂપ અનુપમ સાર નેરે લો આ બધી વાતો જે થઈ એને તમે રિફર કરી વિચારજો મનમાં ધારજો અને જે જે શબ્દે શબ્દે કહેવાયું હોય એ ભાવ સાથે તમે પદ બોલો તો શું ન થાય शू न थू भाव न उभराय जे आ स्वामीली कड़ी में कहूं है ये बधुजानून ये नहीं आता शुक्रवार लईसू सहजानंद स्वामी